ગુણાકાર રૂપે થાય છે એવું મન થાય ખાવાનું છે તો બાર વગેરે ભરાય ને બઉ મળવાની બહુ જાણવા ના કરે એટલા માટે ભગવાન માથે છે ભગવાન બનાવ્યું છે ભડેક ગાલવા માટે અમને સાચી વાત ના કેવાય ભાઈ સાચી વાત અને મર્યું નથી તો પછી જગત ને કરવું શું કશ્વી આ જે કરે છે તે જ છે લડિયો કરે છે જે કરતા છે કરે છે એવા કોઈ ઉપદેશકો ના નીકળ્યા કે લીધું નઈ માલ હવે આ જગત ને માલ અપાવવા નીકળ્યા છે અત્યારે કયું ગોળ અંધારું થયું આવે તો ઉડતો આ તો ભયંકર આપતા હોય ભયંકર પીડામાં સંસાર પસાર થશે આ આ કઈ કામ બાકી હશે હજુ બેટામિન જ્ઞાની પુરુષ હોય અહીં જમવાનું હોય સારી જમાય નજી અંતરાય છે ઘરમાં ઘેર બધી ઘર બધા મહેમાન બધા શિકન ખાતા હોય અને બેઠા હોય બધો નિયમ પાડી દે જો ગફલત માં રાખે તો બધું નિયમ બધા છોડી નાખે ભગવાન નહી ખાઈ જાય એવા લોકો અમે એક ફૂલ ના થવા દીએ એક ફૂલ જોખમદારી મારી તમારી અમારે જીતવા માટે નઈ એમના હિત માટે જીતવું નથી જીતવાનું હોય પણ એને ખોટું લાગે ને ના લાગે બરા શબ્દો વિતરાગી હોય કોઈને ખોટું લાગ્યું નથી પચીસ હજાર પચાસ હજાર કોઈને હજુ ખોટું લાગ્યું નથી ખોટું ના લાગે મળું તો ઉતરે ચડી જાય પાછું મહી ખોટું લાગ્યું એમ નું ખોટું કહેવાય એટલે એવું ના તો ફટકારીયે ને પોસ્ટ નો પોસ્ટમેન્ટ ટપાલ હોય એને લોભની કોર્ટ ગમે તે રાખે જાણે છે કારણ કે જાણે છે કે આપણા લિમિટેશન લોભી વાર કેસા મલ્યા સોન ગાળો દઈ ગયો આપણે ફરક ખરા લોભિયા નાખે માન છે ત્યાં સુધી લોભ નાખેવાય લોક તો માન ને બાજુ મૂકતો હોય ને જેવું પડી ગયો છે લખડી વધતી નથી ઘટે પેલા પંદર વર્ષે પણ પછી ખોટું અને જેનું બંધારણ પ્રમાણિક છે એનું તો પછી તૂટે નહિ એ કુદરત કુદરત ફરજ એને તૂટી જવાનું આ બધું સાસું નથી આ બધું પણ પ્રમાણિક પણ એ બેઠક જરા ભય ઓછો લાગે ભય ના રે પૈસા ખવડાયું સિમેટ ઓછો નહીં નાખતા લોકો નાખતા પણ આ તો હાથ હજાર બિલ નથી હાલતો તમે પાંચ રૂપિયા હાલી લે પણ લાગુ પડે છે આપડે તો મારતા વાળા આવે માતા વાર શું બન આપી ચેક કરાવી લેવું હેહારિક થવું પડે નહીં વ્યવહારિક થવું પડે જમાનો જમાના પ્રમાણે વ્યવહારિક થવું પડે સંભાવે નિકાલ કરવો પડે પૈસો નથી આપવા ગયો કઈ જાય છે મગ ચડાવો છો આ મગ ચડાવો ગમે તેનું દેખાવાનો પાર નથી આવવાનું માટે ચેતી જાવ સમજી જાવ ટૂંકમાં બધા સવાર આપડે જે કાર હતો ભગવાન મહાવીર નો વસ્તુ આવશે ને આ દેશ અમદાવાદ ના શેઠિયા ને બબે મિલો હોય પણ આખો દાળો છક્રીઓ ભરાય અને એકદમ ખોટા ની એને કોઈ કરે નહી કરે ભાગીદાર થાય નઈકો મારે નથી કરવું ને રામાયણ કેટલા વર્ષો થી વાંચો છો એવું પુરુષ આપો છો કમાઈ લાવો બરાબર એટલે આપડે એમને પૂછીએ છોકરા ને તમારે કમાવતો નથી કલ માં સોફા સેટ આ, ઘર રંગાવો બગલો કરો પછી હોય છે જાત્રા એ જવું છે ત્યાં નવ વર્ષથી દળાઈ દવડાય કર તમારું જેભ નો પ્રત્યે કક્ષ સંતોષ ને અનંત અવતાર સુધી પોતે ભોગવેલું હોય પોતે ભોગવેલું હોય તેને સંતોષ કશી અને ના ભોગવેલું છે પેલા એનો સંતોષ તમને સાના સો સંતોષ રહે છે બ્રાહ્મણો કારણ કે એમને ગુરુ એવા મળી ગયેલા કે આ બીજા અન્ય કોઈ એમને ઘેર જાય એ બાબત નું તમે ભોગવેલું હોય આપડે જે ખાટલા એ નવ નવો ખાટલો લઈ જાય જે કોઈ જે કોઈ રાજા નું સુખ ભોગવેલું હોય તેને અત્યારે રાજા આપીએ તો એ ના કરો એને નક્કી થઈ ગયેલું હોય કેવું એટલે સુખ ભોગવેલું હોય તેને કઈ જરૂર નહિ આ દુનિયામાં ના ભોગવેલું હોય તો આપડે આપડે પોતે ધરાયેલો ના હોય તારું જ પણ થાય છે ભૂખ લગાડનાર મને મળ્યો જ નહીં નાનપણ માંથી મને રેડિયો કઈ લાવે આ બધા કરે છે નહીં ભાન જ નથી ભાન જ નથી આવા મારા છોકરાઓ કરે છે એટલે ભાન નથી અમારું કર્યું આશ્વા નહીં જરૂર હોય દુનિયામાં લોભ્યો કંજુસ ના કંજુસ ના કંજુસ માણસ ને જો પૈસા ના કંજુસ જુદા કંજુસ તો ના હોય તેથી કંજુસ થાય લોકેટે જાય ને કેમ કે મને એમ જીત હોય સાકમત ગન નટખર નો છે પણ નટખર ગોબેન ન વે ના કે અમે સમીસ વાત ના કે તો નહીં આપણી પાસે નહીં એટલે યાર નહીં તો આઈ રહી તો દરવાની બેટ છોડી દે આ તો નહીં જેનો બકવું આર તો કસુર નહીં આપણી પાસે જેર કે કસુર ના તો વેલ ટેક્સ પર જ તું રે ફરે થઈ ગઈ નથી હે થઈ ગઈ નથી નૈનાબેન કે છે કે આપ એક ગઈ કાલે બંધ ની વાત કરી આયુષ્ય બંધ ની વાત કરી હતી તો કે છે ભગવાન નો દર્શન કર્યા તો નિકાસિત બંધ છૂટ્યો નહીં પડ્યો નઈ ભગવાન નો દર્શન કર્યા તો ના છૂટ્યો ભગવાન કહ્યું તે પ્રમાણે થયું નહિ નિકાસિત પડી ગયો ભોગવેજ છુટકો એવો તમારો કાયદો એટલે કાયદો માફી આપી દે છે એમ ને ભાગ તો છોડે નઈ ને મરણ કેવું આવ્યું એમને સાહેબ લખડું આવ્યું થાય નરકમાં કયું ગુઠાણું હશે એમને નરકમાં કયું ગુઠાણું હશે ને ને ને અશાંતિ થાય નહીત ના જો ચોથું ગુથાણું કેમનું કહ્યું જેલમાં પૂરી દીધા જેને આપણે રાજ આપવા માટે એમને કોયડા મારતો હતો શું મારતો હતો શા માટે કોયડા મારતો હતો કેદાર સાથે હવે એ રોણી ની સી દશા છે રોની પેટે કુંવાર આવવાના હતા જન્મ લેવાના હતા એ સી દશા રોણી ની રાજા નું એટલે પછી બધા આજુબાજુના લોકો ભડક્યા મારે રાણી આવું ક્યાં છે કે રાજા નું માઉસ છે એટલે રાણી ને પૂછ્યું તમને કેમ આવી ભાવના થાય છે મારી આવી ઈચ્છા હોય જ નઈ કોઈ પણ મને આવી ઈચ્છા થાય છે મારે તેલ કઈ ના મારું માર ખાધો પણ એનું કેવું લેણા એનો એવો હિસાબ હશે ને હિસાબ પણ આપડે કર્યો તારે આવ્યો છે આ જ્ઞાન વાળા સાઠ છે આ જ્ઞાન વાળા હિન્દુસ્તાન સામે સારું ચાર જણાવમ સાઈઠ છે જ્ઞાન માં બુદ્ધિ ની જરૂર નહીં બાપજી એક મહારાજ આયા છે એ તો વરસાદ પાડે એવા છે તક ના પાડે કેમ કણસ વ્ય તક ના એ મહારાજ એવા છે જો આ તો વાત બનેલી કને રહી એટલે મેં જાતે જોયેલી નહિ મેં જેની પણ હોબળી બધા નગર સેઠો તે ભેગા થયા અને ગામના પટેલો બધા ભેગા થયા અને આ નગર સેઠો વાત કરી નગર સેઠો કે છે હા સાહેબ નહીં તો પબ્લિક મરી જશે એટલે પછી ત્યાં પહોંચ્યા હતા કે છે હા તો આવવા દો કે છે રાજા લાલચ બે બધું આપે શું આપે શું ગાદી પર પેશાબ કર્યો પેશાબ વહેતા આ જયંતિભાઈ છે મોટી મિલ વાળા છે હવે અહીંથી વડોદરામાં દસ લાખ રૂપિયા રૂપિયા કરી અને લઈ જાય પછી પાછા ટાઈમ થાય એટલે બધાને આપી દે એટલે આપી દે પચી લાખ જોયતા સિદ્ધી કરી નઈ એ સિદ્ધિ ના કેવાય વ્યવહાર પાવર વાપર્યું ના હોય બહાર ની આ વસ્તુ થાય વાપરો પાવર વાપર્યો ના હોય ને તો આ ઉપયોગ થઇ જાય છે પાવર વાપર્યો એટલે ખરાશ પાછું વાપરે એટલે